શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટ જુનાગઢ અમદાવાદ સંરક્ષક પરમ પૂછ્યા બાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન સ્વામી નું મંગલ પ્રવચન સં બે હાજર એકતાલીસ ના ચોત્રીસમું અને પાંત્રીસમું વચના પ્રથમ શરૂ સ્વામિ નારાયણ હરે સ્વામી નારાયણ હરે સંવત અઢારસો છોતેર ના પોષવ એકાદશી ને દિવસ સવાર માં શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા કાચર ના દરબાર માં धोड़ी जो पाक बाधी फूल न हार पहले पाक पुष्प न तथा हीर धोरा लटकता मुकया था कानी पुष्प न गुच्छा અને પોતા મુ દેશ દેશના સભા હતી અને મુની વાત પછી શ્રીજી મહારાજ બોલા છે કિર્તન રાખી ને પ્રશ્ન ઉત્તર કરો પછી બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે સર્વ સુખ ના અને સર્વ થકી પર બરાબર શબ્દ ધ્યાન રાખજો બોલો પછી પછી શ્રીજી મહારાજ બોલા છે કિર્તન રાખી પ્રશ્ન ઉત્તર કરો પછી બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે સર્વ સુખ ના ધામ સર્વ સુખ ના ધામ ધામ ઉચ્ચારમાં ધ્યાને થોડોક ફેર રહી જાય સર્વ સુખ ના ધામ ધામ દીર્ઘ છે બોલો બોલો પણ હવે અત્યારે વિશાલ માં જ વાંચન કોઈ કરાવતું એટલે કોઈ માણસ વાંચન ને તો ટેવ જ ન મળે ભાઈ બોલો હે परमेश्वर सर्व सुखना जीवनी वृत्ति चौटती नहीं महिक एवं नाशवंतार्थ जीवनी वृत्ति चोटी जाए शु कारण छे जो छोक जन्मे ने સંસ્કાર કહેવાય છે બહાર લઈ જવા બરાબર એ પછી ભાખોડિયા ભર્યા લઈ ખરું ને ए संस्कार बोलावे गणपती गणपति पगभग त्रन चीज मुके मुके चोपड़ा मुके અને જેની ઉપર હાથ મૂકે એમાં ઓલા કળી લઈએ કે આમાં કુશલ છે એ નથી નાણાં ને ઓળખતો નથી ઢોકડા ને નથી શાસ્ત્ર ને પણ પૂર્વ જન્મ ના સંસ્કાર શાસ્ત્ર મહારાજ ને આગળ મુક્યા મહારાજ ચોપડા ને જગ્યા ધર્મદે જાણ્યું કે આ વિદ્વાન થાય એવો છે આગળ વધારવો જોઈ જોઈ ને વધારવો જોઈએ કંઠી બાંધી આપણે સાધુ થી તરત ની પેલે દડે ન હોય આ જે મોયલા બાળક ને પેલે દડે આને પેલે દડે ન હોય એ મહિનો માસ થાય ને ત્યાં દેખાય હાલે બીજી માર્ગે હાલે સંસ્કારો જરૂર એને ખોળવી જાય તમે હું બોલીશ પછી બોલશો મારમ યથા આવે પૂર્વ માતરમ યથા ઉપનિષદ માં એ બધી વાતો આવે છે પૂર્વજન્મ ના સંસ્કારો એને ત્યાં ખેંચી જાય અને ગાય હોય થાય ત્યારે ઘર ઘણી રાત્રે આખી જાગે જંગલ માં હો ગાયું રાખે જંગલ માં જ રહેતા હોય ને ત્યાં ચરતા હોય ખબરી ના હોય ને હોય જન્મી ગયું હોય એ વાછડા ને કોણ કેવા ગયો તું ધાય એને યાદી કે આપી એની યાદી આપે કોઈ નથી આંચળ ખોલી અને એક ફેર આંચળ આ થાય ભૂલે નહી જીવ પ્રાણી માત્ર રોકે અને વાળે તો એ નાનું હોય એટલે ખબર ન હોય રોકાય એ પણ એ વધે નહિ પણ જે માર્ગે એની દ્રષ્ટિ છે એ માર્ગ કેળવો તો એ આગળ જાય ખરો પણ એ ઓળખવું ઓળખાય ને કઈ ના દ્રષ્ટિ છે રાજુ એને ઓળખવાની તાકાત તો હોય ત્યારે ઓળખે ને અને પછી આ તમારા છોકરા જન્મે એટલે મારું છોકરું મારું છોકરો મારું કોક ને પાડી જાય એને પડી જાય છે પણ કોઈના પ્રયત્ન થી પડ્યું એમ નો કેવાય માતરમ યથા એની બેડે ખોલી સર્વ સુખ ના ધામ જે ખુલ્લુક છે કઈ ગણતરી ના નહિ એમાં સુખ જ નથી સરવાળે દુખ જ આવીને ઉભું રહે એમાંથી એક નથી અને ઓલા ભગવાન કોઈ સુખુ સર્વ સુખ ના છતાં એમાં હેત ન થાય સર્વ સુખ ના ધામ અને સર્વ પર એના થી કોઈ મોત મળે જાણીએ છીએ તો એમાં હેત નો થાય સ્વામી શું લખ્યો જેવી બિચારી હરકા પહેરતા આવડે નઈ પાણી પીતા આવડે નહી એમાં હેત થાય અને મુતા સ્વામી જેવા સાધુ હોય એમાં હેત નો થાય भगवान छा जीव ने एम एव ना आ जगत मैं જેવું પોત પોતાના સ્વભાવ પ્રમાણે રેવામાં આપણે પેલે તારે આવ્યા હોય ને ભગત હે જેમ કઈ કરે ને જૂનો થાય નહીં એ સ્વભાવ થોડો વધતા જાય એટલે અવળે માર્ગે ખવડે માર્ગે એતો સ્વભાવ તમે છોકરાઓ ને ભણાવો એના હિતની ખાતર પરણાવો એના હિતની ખાતર વ્યવહાર વધારો એને માટે સવરુ થાય તો મોઢું મળે એટલે એમ જ છે એમ જ છે આ જગતુ જ આવું છે આમ भगवान सर्व सुखना पार ये गुरु करता पदार्थो खुन्मुख हल्का स्वभाव एक कर बोलो लो महाराज स्वामी संस्कार છે ને છે એમ નહીં પશુ ન ફેરવી શકે પક્ષી ન ફેરવી શકે માણસ જ ફેરવી શકે માણસ નો દેહ જ એટલા માટે પૂર્વ ના નબળા સંસ્કારો માનવી એ ફેરવવા નથી ધારતો એમાં જ એનો આનંદ હોય છે એટલે ત્યાં ત્યાં રોકાઈ રહ્યો છે મારા જે આંગ કીધું ને આંગ ઓળખો પોતાના પૂર્વ સંસ્કાર હોય એના અનુસાર મધ્યસ્થ બુદ્ધિ કેળવતા શીખવી જોઈએ એમાં તમે થોડોક સંગ આધાર કેતો હોય કે દેશ કાલ ક્રિયા અને સંગ એના ખર છોડીને આવે છે ને બી ના છોકરા ત્યાં બેઠા છો પડતા મેલી આવે છે કઈક એને સ્વભાવ ગમે ન ગમે તો આપણે આ કથામાં તો આવી ભાવના થી આવતા શું ને બોલો આ વાત આવડે આપડો મહિમા ગાયશો એ ગુંડા પૂતરો તો દેખાય બધા હોય ઓછા વધતું હોય અને બધા તો તો અંગ બદલવા માંડે બદલ બદલવા માંડે આ નિશાળે છોકરા જાય આ પેલું ધોરણ બીજું ત્રીજું ચોથું વધતો જાય વધતો જાય વધતો જાય બેટા શું તો ત્રીજી ચોપડી ભણું દસ વર્ષ ત્યાં દસ વર્ષ ત્યાં નિશાળે જાય છે ત્રીજી ચોપડી પાણી એ આપડે વિચાર કરવાનો હવે પંદર વર્ષે પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહી જયારે શ્રીજી મહારાજ બોલ્યા એ પ્રશ્ન નો ઉત્તર સાંભળો અમે છે જે થી પરમેશ્વરે આ જગત ની કરી છે તે દિવસ એવી જ કહ ચડાવી મૂકી છે જે ફરી ને પરમેશ્વર કરવો પડે નહીં પરમેશ્વર ને દાખલો કરવો જગત ચલાવવા માં તો ભગવાન બજવામાં નહી હોય સંસાર સંસારની જે વૃદ્ધિ કરવી કરે જો વધારવો છે ના ના એ સંકલ્પ ન હોય એ તો ઓલી સ્ત્રી દેખી એટલે ભાવના બીજી પેદા થાય એમાં એ જોડાય છે આજ તો જરાક ઉમર લાયક થાય આપડે આ સાધુ થાય હું ગણ શરૂ હોય તો એમાં ધક્કો લાગી જાય પણ શા માટે સાધુ થવું આમ તો ભગવાન મેળવવા માટે થાય ભગવાન ભગવાને અવતાર લઈ ને એના સાધુ એના દાખલા સફળ કરવો એ કાયમ યાદ રહી ને ખબર જ ન હોય યાદ રાખવાની થાય બધી વાત કઈ હું આ કામ કરું હું આ કામ કરું ક્યાં બિચારા ને ખબર છે યાદ આવું છે બરાબર આ છું મને કેનારા નોતા તમારું આંબળી થતું નથી હોય તો જયારે આવ્યા હોય ત્યારે તો આશય સારો હોય અને હવે એમ થાય કે આપડે માર્ગ લીધો એમાં આગળ વધીએ આપડે અને તમે કેતા હોય એમાં માર્ગદર્શન અને કઈ પ્રયત્ન કરતા હોય પરિણામ તો આવતો નથી ને હોય ને બધા પણ એને ખબર હોય આ કે આકતા આવる મને શું આ બેન કળિયા માં qua જાય ને એમાં કંઈ બગડતું નથી ભલે આકતા આવડે તો હાલે નહીં તો બજો માં પાટલા પડ્યા રહે આયા હી તો બડે કામ કર હું જો બડે કામ કર એલી trait હે તાય તો ગણે બધું પડી જાય કળિયા માં ખેતી હરખી થાતી ના સરખા બળદ પાહે કરાવ આપણી ભૂજો નો કોઈ ભાગ આપણી સાવધાની છે એમાં બધું નડે બોલો अरे आगड़ी तेज मुक्ता परमेश्वरे आ जगत कर પરમેશ્વર ને ધંધો કેમ કરતો નથી ભગવાન આવે ખરા તારે ઘરિયા બાળક જેમ માંચવા જોઈએ કેમ હાચવતો નથી ભગવાન આવે છે કોઈ ને કોઈ કેવા જતું કળી ચડાવી મૂકી છે પરમેશ્વર ને દાખલો કરવો પડતો નથી વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે એવો ફેર ચડાવી મૂક્યો છે તે માટે સહેજે સ્ત્રી સહેજે તેમાં પણ સહેજે એક થાય છે સ્ત્રી પુરુષ માં પુરુષ ને સ્ત્રીમાં અને પોતાજી ઉત્પન્ન થયેલું પાળ વગર બે અને દરે તને પોતાનું છોકરું સારું લાગે છે બીજાનું ગમે એટલું ડાયું હોય તો પોતાના છોકરા માં જેવું એક થાય માયા ના પ્રવાહ માં જે ના વહે તેની વૃત્તિ ભગવાન ના સ્વરૂપ માં રહેલીઓ કેમ કરશું આપણે છોકરા છીએ વાત નથી કેમ થાય એ જોતું જવું મૂંઝવણ થાય મૂંઝવણ થાય તો પણ થઈ ને તો ભગવાન ની માયા મચાલ એનાથી પાછા વળ્યા નથી પાછા વળે એની પોતાનો પરિવાર લીધો પણ કારણ કે અમને ખેલા અમારું પેડું ગમે નહીં પેડું ગમે એના ઘાટ ગીર્યા વિના રે આજીવ છે એટલે વધારે નબળો જોઈ થાય થાય સરકારે ખેતી ના કામ માં શોધ કરી હવે કોઈ બ્રાહ્મણ બ્રાહ્મણ ની જરૂર નથી હોષ્ટિ વધતી જ જાય છે ને એ વધારે બઉ ફળે ભગવાને જે બનાવ્યું છે યત્ન કરનારા માણસો ઓછા હોય ક્યાંક અનિ થઈ જાય અન્યાય થઈ જાય તો આઈ કઈ ધર્મ તો ખત ના થાય ધર્મ એમ જ ખત ના બઉ એની વ્યાખ્યા ન કરી ને લાગુ પડી જાય તો દેખાય પરમેશ્વરે નાનો હોય તે નિર્મળ હોય પેહલો નિર્મળ હોય અને પછી આ મલિન હવા એવી આવી એમાં અને પછી છૂટવા ઈચ્છે તો એ છોડી શકતો નથી અને તે માયા પ્રવાહ માં જે ના વળે તેની વૃત્તિ ભગવાન ના સ્વરૂપ માં રહે છે માટે જે ભગવાન ભક્ત હોય તે માહિત પદાર્થ વિશે દોષ બુદ્ધિ રાખી વૈરાગ્ય ને અને ભગવાન ને સર્વ સુખ માં જાણીને ભગવાન વૃત્તિ રાખે અને જો માહિત પદાર્થ ને વિશે વૈરાગ્ય ના રાખે ને ભગવાન ના સ્વરૂપ પડે તો શિવ બ્રહ્મા અને નારદાદી એ જેવા સમર્થ મુક્ત હોય એ પણ માહિત પદાર્થ માં તણાઈ જાય છે સારું લાગે જે નો ખાવ પાછું બીજું બગડ્યું આખી ખોલવી નઈ હાથ થાળી ઉપર લઈ જાય એમાં પેહલા જેને ઉપર હાથ પડે એજ ખવાયું એકે નો ખવાય પછી નો પછી એનું જેની ઉપર બેઠા ગાજર ના હાથના નો ટુકડો એટલો નાખેલો હોય એની ઉપર પડી ગયો રમોજી બાઉ ગાજર ના મારા વેરી રે કીર્તન થયું આ બધા મજાનું જમે ગાજરા દુખાવાના માટે આપણે સારું માન્યું એ આપણે માટે આપણે ન વાપર બરાબર ને પોતાની પ્રકૃતિ ની હારે બીજાની ન મળ બરાબર છું ઓઈ લો બરાબર નથી એનો મધ્ય ભાગ એને કોણ શોધે મધ્ય ભાગ માધ્યમ જોઈએ નહી અણ હમજે ગમે તે રીતે સાધુ દેખે એટલે હાથ જોડે આપણા કરતા એટલે માધ્યમ માને છે હવે માધ્યમ વિચાર કરો મને આને ઉંચા સ્થાન ઉપર પૂછ્યો હવે મારે મારા ક્રિયા થાય કેમ એને વિચાર કરવાનો રહ્યો બોલાવે વાત મારે પાંચ ભાઈ હોય ચાલે સાધુ એમ કેતા તમાર નહી બોલવા તમાર નહી બોલવા નહીં કરવું છે સ્વભાવ છોડતા એટલે કજ્જુ મટી ગયો અને કેટલેક ઠેકાણે ના માને સાદું કૂટો તમારી મેળે છે પછી કોહ ના પગછી પગાઈ જાય જોડાઈ જાય નાણા વ્યવહાર ભગવાન મનુષ્ય નો જન્મ આપ્યો છે એ આ ધીર ખસવાનો આપ્યો છે પણ મોક્ષ માર્ગ ખસાય જાય એમ જેવાય એમ ન અને જો માહિત પદાર્થ ની વિશે ના રાખે અને ભગવાન ના સ્વરૂપ થી જુદા પડે તો શિવર્થ મુક પદાર્થ નો સંગ કરે તો જરૂર તેમાં જીવ વૃત્તિ ચોટી જાય બઉિયા ભાગ નું છે કેમ પસંદ પડે भक्त ने परमेश्वर बीजे ठेका प्रीति राखी नहीं महाराज बोला હવે મુક્તાનંદ સ્વામી ને પ્રશ્ન કર્યા નો વારો પ્રશ્ન કરો પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું કોઈ સાધન એવા પૂર્વ કર્મ ના સંસ્કાર સંસ્કાર થી મળે સાધન થી ન મળે અને આ એવી એવી રીતે મળ્યા છે એટલે સત્સંગ મળવો દુર્લભ કયો ને મળ્યો છે બાળક ઓળખવાનો બાકી છે અને હવે તો આ જમાના માં સત્સંગમાં પડી ઘરે પડી ગયું પછી શું કરવું જોઈએ આખો દિવસ એની યાદી પછી તેનો ધંધો કરવો એટલે ધંધો કેમ કરવો એ શિક્ષા મંદિર માં શીખા બદલી રાખી ધો કરતા હશે ને બધા અનિટી રસ્તે મળે તો આવડે ન લઈએ એમ ને કઈ ના સત્સંગ આપડે એનો વાણો થબળીયે કે નઈ થાય આપણું ના લો જ પ્રમાણે ઘર કરે છે ઓળખવા કોઈ માગતું નથી ઓળખવા માંગે શાક લેવા જાય કુવાર લેવો પણ એને ઓળખતા શું આ જન્મ જન્મ ના ફેરા મટાડે ભગવાન પાસે લઈ જાય તો એ તો ઓળખવા ત્યાં તો આ લૂપનો હિસ્સા થઈ ગયો ખબર છે ને બરાબર સાધુ ખોલવા એમ આવે કે સાધુ હોય ત્યાં બેઠા જો હોય ક્યારે ખોવાય સાધુ સાધુ ખોવાઈ ગયા પણ આવડ્યા એને તમે હું ખો રૂબડા છે એટલે એને ઈસાધુ માને ગમે એટલું કરાય કઈ ન થાય આપણે ખોટા હોય તો આવડ નું હાથો જે જમારી તે પણ જાય ખાધું જે હરામી એમ લખ્યું હરામી તો કયા હવે એ થી આગળ જેટલું બોલો <laughs> અને ભગવાન થઈ જયારે એથી બીજો મોટો લાભ પણ નથી જગત તો આપડે કરે સત ને સતું હાચું માની ખોયું પણ ઓળખતો જ નથી હાથા ખોટા ની ક્યાંય ના ખબર એ બિચારા નો परमेश्वर जो आवड़ोले वचन वि तो जेव भगवान आनंद आनंद म रहे अने भगवान थे, क्लेश, क्लेश थे ત્યાગી ને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને જે પ્રમાણે ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય અને તેમાંથી જેને જેટલો ફેર પડે તેને તેટલો ક્લેશ થાય છે पन छे। जे पन स्रीन... जे -जे ने छे। फेर पड़े क्लेस भगवान विमुख जीव होने से सुख दुख आ કર્મે કરીને આવે અને જે ભગવાન ભક્ત હોય તેને જેટલું દુખ થાય છે તે ભગવાન ની આજ્ઞા પાળવે કરીને થાય છે એવી રીતે પ્રથમ પ્રકરણ નું ચોત્રીસમું હંમેશા મંદિરે જાવ એટલે બધું બરાબર યાદ આવતું હશે ને ત્યાગ અંતો ત્યાગાતો હોય બીજી એવું તો ન કરતા હોય આજ્ઞા પાડી નવાય ક્યાં ના પાડી નરેશ વાંધો ક્યાં એ ક્યાં વાંધો દેખાય બીજી આજ્ઞા વાંધો કરવો પડે એની બાબતમાં જગતમાં સ્ત્રીમાં સ્ત્રી પુરુષ માં એની બાબત ની વાત કરી ને ગ્રસ્ત ના ધર્મ માં ક્લેશ ના થાય જાણ્યા બધા આ વાત આવી ગઈ એમ કે બધું આવી ગયું એમાં એક બોલે એટલે નાના બીજા નહીં ધર્મો કે આ સ્ત્રી ને પુરુષ ની વાત છે ઇયા ક્યાં મેદાન ની વાત છે બધા જાણે છે મજબૂત છે બેસી મજ માં ભાવ શું છે ભાવ તો શેર નો શેર ના મારા પાડો છે એમાં ત્રીજા નું પછી ચોથા નું એમ કરીને પોતાને બશે એક ભગવાન નો ભક્તો એ જાણતો હોય કે આપડે અયતન નહી કરતો હોય થોડુંક મુકાય થોડુંક ન મુકાય એ ધીરે ધીરે મૂકી ગયા પાછી પણ ઓલો તો વિચાર જ ન કરે હશે એવું શું હવે આવ્યું સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિરના વૃક્ષ સ્થળે ઢોલિયા મુખારી વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા थोड़ी बुद्धि तो कल्याण जतन कर અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટા જયારે મુનિ એ ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજી મહારાજે આશંકા કરીને આશંકા કરી તે ઉત્તર ન થયો પછી શ્રીજી મહારાજ બોલા છે જો અમે ઉત્તર કરીએ છીએ એમાં બુદ્ધિ તો જાદી છે लाल पड़ी एटर ने दूध ने दूधे पे पीवे जाए बुद्धि तो जाए પરમેશ્વર માર્ગે ક્યાંથી ચાલે પણ જો કોઈ એના મુખ ની વાત સાંભળે તો તે સાંભળનારા બુદ્ધિ પણ સતંગ પાછી પડી જાય છે અને એવી દુષિત બુદ્ધિ વાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાન ના ભક્ત નો હોય પડતો નથી આજે જાજુ આવું દુષિત પોતે નિર્ણય કરી લીધો હોય એટલે દુષિત થઈ જાય બગડી જાય શહેરી માણસો માં ભલે બીતા હોય એવું પણ લગભગ તો એ બોલવામાં હોય બુદ્ધિ જાજી હોય અને ક્રિયા માં હોય ક્રિયામાન ક્રિયામાન સરખું આ હાલે તો આડો ભટકાતો હલકો ભટકાતો હલે સીધી ચાલેશાળી ચાલ હોય sayang <many> ramaana tamalide gamshamaa <un>